તારી એ કીધી ને છોકરા બોકરા થયા છે સપડ ના થઈ જાય છોકરો ના થઈ જાય તારે ચપ કરે બત્રીજા 32 જો બત્રીજા બાઈઠા એના ફાદલ મરા કુટુંબના બાઈઠા એના ફાદલ મરા ઇસે લે તો ફાડ સારા આલે નન બતાજી ખીલે બેતું એમાં ચાલુંું બાઈઠા એનું મને નહોતું આવું તો ટોયલેટ ના છે કે નહીં ના થાય એટના ના આવો સ્તિક ધર્સ્તિકારી બાજુ સાહેબ ને આપડી ગુજરાતી ભાષા લખેલું અને તે પછી ગામી ગઈ ગામી ગામથી ભાષા એ રીતે ટ્રીટમેન્ટ રહે છે આ બધા સંતો જ્ઞાની નથી સંતો જ્ઞાની એની કક્ષા પ્રમાણે અને વ્યવહારિક આ તો બહુ પૂરતા જ્ઞાની છે સમજતા નથી શબ્દ માં શ્રીમદ રાતુ કહ્યું કે જ્ઞાની એ દેહ તારી પરમાત્મા છે એટલું સમજી રે નહી તો કામ આગળ હે બે તારી પરમાત્મા છે એ પોતે ના કે પરમાત્મા નથી પણ તમારે માની લેવા સમજી લે છે લોકો જ્ઞાની ને સામાન્ય સંતો એવું સમજે છે જ્ઞાની પોતે પરમાત્મા છે એવું ના કે શું કારણ કે પરમાત્મા કેવાથી કેટલાક માણસો ઊંધો અવરોહ અટકલ પોતે પાપ વધે લોકો નુકસાન ના કરે એટલા માટે નહીં કેવું સમજાવવું નથી એવું અસામાન્ય લોકોને સમજાવું કેવી રીતે એનું સમજાવી શું આ વાક્ય જેવા અસામાન્ય છે ને કોઈ શાસ્ત્ર એક વાક્ય નીકળે શું કહે ચમત્કાર ચમત્કાર કઈ ચમત્કાર નથી આશ્ચર્ય છે મિત્રો ને અમે કહીએ કે જ્ઞાની છે આવો પણ એમને સમજાવી ના શકાય અસામાન્ય સમજાવી ના શકાય આપડે એમાં શાસ્ત્રો દેખાય દેખાડીએ જય સમજાતું નથી શશિકાંત કે છે કે આ બધું શું છે સમજાતું નથી જરૂર ખરી આમાં આ પુસ્તક તો બધું તમને થઈ ગયું તમને કયું પરિણામ પામી ગયું સારા કુસો તો એ જુદા બધું અરૂપી એક રૂપી તત્વ એકલું જ રૂપી છે એ અરૂપી છે તે છતાં એને અણુ કેજ છે કારણ કે ભાષાના રસાયો અણુ નથી એને છે તો રૂપી નથી સમજવાની રીતે સમજાવે મારી કુટી સમજાવે આટલું જ્ઞાન થાય નહી મા આગળ જે દેવ વ્રતા કર્યા તે અફળ ગયા છે બંધ છે એનો સમય દશ અપેક્ષા એ નિર્જા છે આંતરિક તબીબો બધું નિર્જાત થયા કે બાહ્યો તબો તપેલો છે ને તપેલો જ છે જ તપેલા બધા તપેલો જ છે પૂરુ તપેલા હોય જે કહીએ ની ભાઈ પૂર્વે જે વ્રતા આવે પણ એટલે આરંપરિક હોય તો હજી તો મતિ જ્ઞાની ના થાય નોકરીઓ કરવી ધંધા કરવા વેપાર કરવાસાર કરવો દોડધામ એનાથી કે મત જ્ઞાન પણ ના થાય બીજું શું થાય તમને અક્રમ વિજ્ઞાન છે આ શું છે આ દસ લાખ હશે એક દસ લાખ થાય કામ થઈ ગયું બાર નું તપ ના માટે વસ્તુઓ જોઈએ બાર ની વસ્તુ પડે મન ને આમ સ્થિર કરવું પડે પદ્માસન વારવા પડે મૌન લેવું આરંપરિક ના લોકોને સી રીતે આ શબ્દ સમજાય આરંભ એટલે શું મનમાં વિચાર આવ્યો કે દઈશું હવે ગયા પછી ગયો નહિ ના થયેલ કશું વિચાર આવીને જતો રહ્યો પણ આવો વિચાર ઘેર જઈશું આવે તો એ ગપુ નથી એ સમરંભ કર્યો અને ત્યાર પછી થોડી પછી વિચાર થયો કે ચાલો આવે પુસ્તકો આપડે જઈએ આપડે એ તો બોલો એટલે ગયા નથી બેઠા છે એ સમારંભ કર્યો કેવાય શું કર્યું સમારંભ આરંભ કેવાય આરંભ અને પરિગ્રહ પરિગ્રહ એટલે આ મારું આ મારું આ મારું આ મારું દેહ મારું વાણું મારું બધું પરિગ્રહ છૂટી ગયા કમીક મને એમ ના આવે બધું દોડધામ આવા જ છે તો એક જગ્યા સંસારી છે પગાર લઈએ છીએ કે જે મળી ગયું છે તો એ નથી આવતું હજુ આવું અલૌકિક મળી ગયું છે તો માન્યામ નથી આવતું હજુ અરુણ આજ ભાઈ છે તો નહીં ઘર કે આ કઈ જ ના સમજ સમજ સમજવા ઉદાહર બોલે અદભુત અદભુત અદભુત અદભુત તમને કોઈ ભક્ત કોઈ કે સુધી આ નિશાન જુદી ગયા પણ તને ખબર નહી પડે આ રીત રીત છે રીત જુદી છે લોકો ને નથી માનવામાં આવતું આપણને આવું મળી ગયું છે દાદા શ્રી પૂછે છે કે સવારે બહાર ફરવા જઈએ ચાલવા જઈએ સવારે ત્યારે એમ વિચાર થાય કે શું શુદ્ધાત્મા છું શુદ્ધાત્માજુબાજુ જોઈએ ત્યારે એમ પણ પછી ધીમે ધીમે બોલ બંધ જશે ત્યારે વધારે સારું બોલવાનું બંધ થઈ ને એમને થયા કરે સહજ સમાજ આવે બાકી ધીમે ધીમે બોલવા નીકળી જાય પણ બોલો છો તો એ વાંધો નથી મનમાં જ થાય કેવું બોલતા એવું નથી બોલતા દેખાયા કે ભીખુભાઈ સાચી વાત છે એ બીજ વીખું માય કે નાય કોણ છે ભીખુભાઈ આત્મા છો તો ક્યાં આત્મા છે ના એ ભીખુભાઈ અપમાન કરે ત્યારે ખબર પડે કે આત્મા હોય તો આત્મા લડે નઈ તમને અપમાન કર્યું ના એ તો આત્મા થાય થાય તારે કામ ન શું કરું નામ નાના નીકળે છે અનામી થઈ જાવ અનામી તમે અનામી અનામી નામ ચાલે સુધી ચાલે ત્યાં સુધી ચાલો નહીં ચાલે આત્મા ની ખોજ માં જઈશું જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ચલાવશું નહી તો પછી આત્મા ની જઈશું ચાલુ દુનિયા કોને બનાવી છે જાણવું પડે ભગવાને બનાવ્યું ભગવાન ભગવાન જ બનાવી હશે ને ભગવાન નવરો નથી આવું બનાવવા માટે અલૌકિક જોવા કોણ કર્યુંકિક માં વાત બધી છે અલૌકિક માં જ વાત સામેજી હોય ને અલૌકિક જાણું પડે કોને કોણ બનાવ્યું દુનિયા કેવી રીતે ચાલે છે આ લોકો કે એ તો એ સમજ લોકો ક્યાંથી કોઈ જ સમજવું પડે ને સમજદાર માં જો ક્રિએટર હોય સાયન્ટિસ્ટને કહ્યું કે અમે એક અબજ માણીએ સ્ક્રીન તમે આવું કહો છો કોણે તમને કંઈક શીખવાડ્યું ક્લાઇસ્ટીખવાડ્યું બરાબર છે પણ એવું નથી કરે ઇન્ડિયન મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ શક્તિ એવું થયા નહીં કશું પછી મેં એને કહ્યું ક્યારે ચાલુ કરી હતી તમને શું લાગે શું કે છે શરૂ થાય એનો નાશ થાય તે જાણ થયો જે વસ્તુ શરૂ થાય એનો નાશ થાય છે તો આ જગત તો અનાદ અન છે કેવું છે અનાદિ અનંત નાશો થયો પછી ક્રિયાની જરૂરત ક્યાં છે આ તો ચોરડાકો ને બીવડાવવા માટે વાક્ય મૂકેલું છે બધા કે બધા ચોર ડાકો છે તો પછી મનાય છે ક્રિયર તો મનાયું ને કારણ કે સમથિંગ આત્મા ભગવાન ગોડ મે નહી માર્સે બનાયેલી ચીજ એમ નહી બીજે બધા છે ભગવાન અને ભગવાન કરતા નથી જ્ઞાતા કોને ભગવાને બનાવેલું કોઈ નથી આમાં જીવ નથી પરમાત્મા શક્તિ નથી આમાં પરમાત્મા નથી તો કે આ જળમાં પરમાત્મા નથી જળ માં પરમેશ્વર હતા પરમેશ્વર હોય જળ કેવાય નઈ એ ચેતન કેવાય આ ઝાડમાં પરમેશ્વર ખરાય એટલે ચેતન કહેવાય ચોખા ઘઉં માં બાજરીમાં જુવારમાં બધા ભગવાન ખરા એ ચેતન કેવાય પછી સુકાઈ જાય પછી ચેતન હા ચેતન મઠિયા મગ હોય ને પાણી બધા ફરકા નાખે ના એમ કે જ્યાં ઝડ છે સુકાઈ જાય સુકાઈ ગયા પછી નહી ભૂટે નહીં નહીં પાંચ છે કેટલાક ને દાદા પાસે આવીનું આત્મા નું જ્ઞાન મેળવવાનું કેટલું મોટું સ્વર્ગ માંથી આવું પણ ખબર મોસ્ટ દિવસ પૂછ્યો ને જ્ઞાની ભેગા થાય પુણ્ય હોય તો એ ભેગા થાય પછી ત્યાર પછી તમને મુક્ત કરવા તમે પુણ્ય તમે પુણ્યશાળી છો કે હું પુણ્યશાળી છું કેવી રીતે મનાય ખરાબ પણ દેખાતું હોય બધું સારું દેખાડતું હોય પણ અંદર શું ચાલતું એના પર મોડા પરથી કોણ બધું દેખાતું હોય મોટલ માં કોઈ મોકલા ભગવાન મોકલે પણ તમે જો પ્રવૃતિ ના કરો તો ભગવાન પણ ના મોકલે ભગવાન બાપદાદા સંસ્કાર લીધે એમ કે ભગવાન મોકલે નહી તો જે પ્રવૃતિ નહીં કરો ભાઈ ભેડ નહી તમારા પુણ્ય કર્યા છે એ પુણ્ય મોકલે છે અને પાપ કર્યા છે નહીં મોકલે છે પાપ ને ભગવાનતા નથી ઓકે તમે કહ્યું કે ભગવાન અમુક વસ્તુમાં હાથ ગાળતા નથી તો પાપ ને પુણ્ય એ માણસે બનાવું કે ભગવાને બનાવું પાપ અને પુણ્ય માણસ ને બનાવેલું કે ભગવાન ભગવાન સંસાર ના ગમે ત્યારે મને હંભાળી બોલી થઈ જશે ભગવાન તો ભગવાન જ છે અનાથી અનંત ભગવાન ને બનાવવાની જરૂર ભગવાન મમતા સર્વસ્તે ગઈ એ ભગવાન જે દરેક માણસ થઈ શકે છે મારીને કઈ લાયસન્સ નથી કૃષ્ણ નથી મમતા મમતા છે તમે ભગવાન મમતા લીધે જીવાતમા થયો છે મમતા જાય જીવાતમા છૂટે પરમાત્મા થાય જીણો શિવ થઈ જાય પછી જીવનમાં રસ જેવું કઈ રહ્યું ને અરે રસ તો બઉ ખાય જરા તો બંને મમતા જતી રહે કેવા થઈ ગયા કેટલા રસ આ ફેર ફેર બધા મોટી છે છે આ પૂર વસ્તુ છે પૂર્વે ક્યારે સાંભળ્યું ના હોય વિચાર્યો ના હોય જાણ્યો ના હોય એટલે પછી બહુ અઘરું છે પછી દાખલા જ્ઞાની ખુભા ખુભા મળે બધું આપડે તો આમ જ માનવાનું અભિદભાવ છે મે દ બાર હજાર રૂપિયા આપવા એ અમને આપેલ બે ની બાજુ છે બધ તો પેલે કર્યું આપડે કેમ બંધ કરતો ને સીટ અરે તું અગાઉ આ બસો માઈલ ભાઈ છે તારે એમને તું રહ્યા છે ત્યાં કર્યું તારે બંધ કર્યું છે પછી અમારું શું તો એવું અમે તમને જ્ઞાન આપ્યું છે પણ લાભી હોય એટલે આવતો આવવું જોઈએ વાત સમજાય ના સમય સમજ રમીલા પૂછે છે કે આ નિર્મો દે ની જે દિવસ નિર્મોહિ દિવસ ની ઉજવણી કરે બધા મહાત્મા બોલાવે બધા માગણી સાહેબ બહુ પૈસા ભેટ ની જરૂરત કે જમાડી દેવાના જે આવે બધાને સારી રીતે જમા શશિકાંત ભાઈ કે છે શશિકાંત ભાઈ કે છે કે મહાત્મા બધા બ્રાહ્મણ ખયા એટલે રમીલા એ થોડી દક્ષિણ આપવી કે બધા બ્રાહ્મણો નહીં શશિકાંતે છે બધી ફાઈલો ખુલી જ જાય આપડે મોહનભાઈ કે છે મગનભાઈ મગનભાઈ કે છે બાર હજાર આપેલા તમારે લીધ એવું નઈ બધું જમા ઉપર થી પાંચ હજાર બધા ખોટતા નાખે ખોટ છે જોઈતું નથી લાલ નથી એવા સીધા માણસો કશું જોઈએ કરવા લાગે કોમવામ બધું આ ડાક્ટર હુકી રસ્તા પાણી પાત એવા મહાત્માઓ કઈ થી આ બધા જમા વગર ના મંગુબેન બસો માઇલ ની લાઈન કઈ સમજી ગઈ બસો માઇલ લાવી સમજાઈ ગઈ બરાબર પચાસ મા કરી દેવી હોય તો શું કરવું એમ પૂછે હવે આપડે લાવવું નથી આપડે પાણી જેમાં આવે છે એનો પુરાવો આપડે એનો જવાબ પાણી ઉપર આપડે રાગ દ્વેષ થઈ જાય નીકળતા પાણી ઉપર આપડે રાગ દ્વેષ થઈ જાય એનો કઈ વાંધો રાગે રાષ કરનારો હતો એ તો ગયોગુભી તૂટી ગઈ હું સુધાર્થ માં થઈ અને હું મંગુભી છું એ તો વ્યવહાર થી હવે નાટકી સામેથી અહંકાર ચાલી ગયો આમ મંગુભાઈ નથી રેતી એમ કે નિરંતર નહી મારી પણ આયા કેટલા કલાક ભાવના છે ઉખડ નું તેલ સારું પણ અહી બેઠો બેઠો ગંજાવે નઈ ઘસીએ દાદા સંજોગો એવા થઈ ગયા છે સારું નથી લાગતું પડતો એવું થાય છે ના પણ દાદા પરિચય રહ્યો ચાર દાડા કોન્સ્ટન્ટ દાદા એ તમાર ક્યાં રહે છે એવું કામ કરી લેવા જોઈએ છે લાસ્ટ કામ આવે નું છે નહીંગ રાજધાની એક્સપ્રેસ ચાલ્યા કરે છે ગરબડ નહી ગોઠવા સરકાર ઉઠરી પડવાની ખબર આવે તો સહાય કાયમ જોઈસે તમારી પાસેથી હંમેશા સહાય જોઈસે મદદ જોઈસે તમારી પાસેથી કાયમ એમ રાત્રે હું જોડે એટલું એને આપી દેવા બધે જ જવાનું એના બધા મદદ કર્યા કેવી રીતે હવે અનુભવ થશે એટલે દાદા તમારે દાદા રાત્રે તમે કઈ ચપરા દેખાડી શકો દાદા પૂછો ને रोज बलवा रोज तो अमेटू याद करो અમારે અમે યાદ કરીએ એટલું તમે અમને યાદ રાખો વધારે તમે તો મટર માં ફાઇલો બોવ વધી ગઈ એટલે એમ કે ટાઈમ ના રે મોટું જબરદસ્ત છે ખુબ જોઈએ કે દીવો બરોબર સળગી જાય વાસણ નો પવન એટલો બધો છે કે દીવો રોઈ જવા કરે કરી તેલ પૂરે બરાબર તેલ પૂર્યા કરે છે પણ ઓલવાઈ ગયા તો પાછો કરી મોહનભાઈ પૂછે છે કે કળિયુગ ની અંદર જે મનથી પાપો થાય છે એ ખરેખર માફ થઈ જાય સારા પછી ચોક્કસ રીતે કરીએ કલાસ થઈ જાય જામી પછી બરફ થઈ જાય બીજો સવાલ છે કે ભોગવવો પડે ભોગવવો પડે પણ ખબર ના પડે કે આ દેહતી આ ભાવ નું છે કે પેલાનું છે હોય તો બધા આ ભાવ ના છે આગુ બાજુ બાજુ ભગવાઈ જાય ગુનો તો લાગવાનો પણ તે ક્યારે ક્યારે કે જયારે બીજું કાર્ય કર્યું હોય તેમાં કયો પતય જાય ગુનો તો છોડે જ નહીં એને ક્યારેલો ગુનો કોઈ છોડે નઈ કારણ કે